ઉપાતિ ના છે એમ શું કુછો વાતચીત કરો કઈ તમારે છે ને પણ મને શું ધંધો રોજગાર છે આપે રી ને અંકર કેજ દાદા ભગવાન કઈ છે દાદા ભગવાન તમે જોયા હતા ભાદ્રીના પટેલ છે ભાદ્ર પટેલ છે આ તો તમે જેમ જાણે ભાદ્રીના પટેલ છે આ તો જ્ઞાની હા આ કઈ એવા છે જેમ પટેલ નથી આ જ્ઞાની પુરુષ છે અને વલની અજાય બી છે એ દાદા ભગવાન હું આમ કરી નમસ્કાર કરું છું દાદા ભગવાન નથી એમનો પ્રગટ એમનો પ્રગટ સ્વરૂપ છે દાદા ભગવાન કે ના કીધું કારણ કે ભગવાન હું જો થઈ રહ્યા તો બે ચાર ડિગ્રી નાપાસ થયેલો છું નાપાસ થયેલો ના થાય જે છે કે દાદા ભગવાન શિવ જયારે બોલો અને તરફ બે રીતે બોલું આમ જો આવું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 કેટલા વર્ષે બહુ વર્ષે રોજ કરું ભગવાન નું કામ કરવાનું મોક્ષ ની આશા શું કોણ રાખવી પ્રમોદભાઈ પૂછે છે પ્રમોદભાઈ પૂછે છે કે શંકરાચાર્ય એવું કહ્યું કે હું મોક્ષ ઈચ્છા નથી કરતો આશા નથી રાખતો કારણ કે મોક્ષ હું ભગવાન નું કરવાનું છે આશા તો કોઈ વસ્તુ ની કરવા જેવી નથી આશા ઈચ્છા એ તો તમારે તો એના વધી સેવન કરવાનું એને કાર્ય થઈને ઉભું છે જ્યાં જવું છે ત્યાં મોક્ષ એટલે બીજી કોઈ વસ્તુ નથી મોક્ષ એટલે ભાઈ બીજી કોઈ વસ્તુ નથી સોનું પોતાના શુદ્ધ ભાવમાં આ સોનું સાસું થઈ ગયું હોય મીઠીમાં પછી ધાતુઓનું મિક્સર થઈ ગયું હોય કે એને મૂળ શુદ્ધ હોનું કરવું હોય તો પેલા ના આપીએ તો છૂટું કરી આપે શુદ્ધ હોનું થયું એ જ બધું એમ ન મોક્ષ મોક્ષ બીજી કોઈ વસ્તુ એટલું બધું બેફર પડું ચિંતા થઈ ખબર નથી પડે તે પોતાના ધણી રાતે એક વાગ્યા સુધી થાય માં લઈ ગયા ચિંતા થાય આવું કેવું કર તારી વાત તું તો બધું દાદાનું જ્ઞાન માથે પડેલો છે ત્યાં સુધી ચિંતા હોય આ કરી સાહે છે અને મન એકાગ્ર થશે અને મન વ્યસ્ત કરવું હોય તો આવજે તો મન ને કોણ બનાવના મન જે રીતે કહેવો એ રીતે કહેવાય ના ભાઈ એને બનાવનાર આપણે ને આપણે આપણને એને દબાવી દીધા મનના પરવત સ ઊભળે છે ને તારે છાતી અજ્ઞાanta અજ્ઞાanta છે કે ગેરકાયદેલી વડે વાચી પેલે નાની મોટી મોટી વાચી કેમ છે તમારું પક્ષે આ છે આ હિત લૌકિક છે આધ્યાત્મ જે છે લૌકિક અધ્યાત્મ છે સાચું અધ્યાત્મ પ્રગટ થાય નિરંતર સ્વતંત્ર થઈએ પણ આત્મવસ્થા જાય નઈ દાડો કરે નહી લૌકિક અધ્યાત્મ આપણને નિગળો ના રહે આ અધ્યાત્મ ખરું ખરું પણ લૌકિક લોકોએ માનેલું બધા લોકો એક્સેપ્ટ કરે બરોબર છે આ બરોબર છે આપડે જાતે જ ઉગાડવું પડે એ લૌકિક અધ્યાત્મ અને બીજ નાખ્યા પછી કોઈ સુખ સુખ ની તૃપ્તિ થાય છે કેમ કે સુખ તો એના ક્યાંય તૃપ્તિ થાય વાતચીત કરો છો લાકડું હોય આપડા સ્વામી રૂપે વહેવા મૂકીએ આપડે આપડા લોકો વહેરાઈ જાય ને બે ટુકડા જુદા પડે કેવું નહી પણ આપણા લોકો મનુષ્ય જન્મે છે એ જન્મથી જ કરવાથી સ્મરણ નઈ નહી આવે પણ ત્યારે સબુજર સામ કરીને ભર્યા જ કરે કામ કરવું કરી લો ને બે છૂટું પડ્યા તેનું બે છૂટું પડ્યા તેનું ગરગડી ના ધોરણ બે છૂટો પડ્યા તેનો કામ કરી લો ને પછી ગરગડી ધોરણ છૂટો પડ્યા પછી નઈ કામ પાંચ હજાર ડોલર હોય એમાં ચેક લખીને લવા એને એક એક એને પૂછા ગણાતો હશે એ તો બેંક માં હતા એને એને પુરસાદ ના કેવાય નવા મૂકીએ તા આ તો ત્યાં પૂછ્યા જઈને છોકરાઓ બધું એમાં ત્યાં શું કર્યું નવું કઈ કયું હોય દેખાય નવું બેંક માં છે આ તો દરે ફરી ફરી દાળ બેઠો અત્યારે લોટ ઉડા ઓછો થઈ ગયો કરવા લે જય જય આપણે નક્કી કરેલું વ્યક્તિ નો પ્રભાવ સારો અને જયારે ત્યારે સાચી વાત જમુની પછી હિન્દુસ્તાન માં દરમિયાન હિન્દુસ્તાન માં દરમિયાન ત્યાં ભટકવા માટે જન્મ્યા ભટકવાનું બંધ કરવા માટે જન્મ્યા ભટકવાનું બંધાર પાછા થયા ભટક ભટાઈ ક્યાં સુધી ભટકવા અહીંયા આપડે ખબર ના પડે ચાર પડવા કેટલા દુખી છે બિચારા મનુષ્યો દુખી છે મનુષ્યો મનુષ્ય પરીક્ષા આપી છે આપડે બેંક માં કઈ બધી વ્યવહાર ચાલ્યા કરે બેંક ની ચોપડી નો વ્યવહાર પૈસા જવા સુધી હોય તો આપડે લોકોને સુખ આપીએ એટલે આપડે ખાતે ક્રેડિટ થાય એટલે આપણને કોઈ ને મળે લોકોને દુઃખ આપીયે કૂતરા જાય બીજા ને સુખ આપો એ તમારે ખાતે જમે થશે અને દુઃખ આપશો તો એ ઉદાહર થશે તો ફરી માણસ માં ખાલી જગ્યા આવતા થોડી મહેનતે બંગલા બંગલા બધું મળશે ગાડીઓ વાળા મજા કરતા અને ક્રિશ વધારે તો તેઓ ગતિ મજા મહાન સુખ વૈભવ ભોગવશે અને થોડો ડેબીટ વધી ગયું છે તો જાનવર મજે છે અને આ ભી ભેસે કર્યા કરે છે આ ઓછું તો લે છે જીન ભેર ભેડ કરે છે એને તો ભગવવા છે જ નહીં કારણ કે એનું રિઝર્વેશન તો થઈ ગયું છે જયારે એટલે એમને ભગવાન નથી આપડે જેનું રિઝર્વેશન થયું હોય માણસ માંથી મળી ગયું પૂરતું માણસ નાખ્યું શું નુકસાન કર્યું છે એને ભગવાન ભગવાથી આપડે નુકસાન થયા છે અત્યારે તો તમે આ ડોલર આવતા હોય એમાં જ મજા કરતા હોય એમાં તમે કઈ કમાયા નથી એક પૈસો આ તો તમારે બેંક માં બેલેન્સ હતું તે વાતરો છો બીજું બેલેન્સ રહેલો જ બે કલાક પડે પછી મેં કેટલી મહેનત કરી ચેક ના પૈસા લઈ ને હા તો બધું તમે લઈ ને આયા હતા જે છે ને છોકરા છોરીઓ બંગલો રહેવાનું બધું તમે લઈને આયા હતા નવું કશું નથી કેવું પાછું લઈને તમારી સહીથી તમે કહ્યું આટલા ટાઈન ચોક્કસ પેલા પૂછે કુદરત પૂછે પાંચ જોઈ છે છ જોય છે નક્કી કઈ ને જાય ને અહીંયા પછી ફરી જાય છે એના ભાઈબંધ ના છ છે એટલે એના ભાઈબંધ ના છ ને પોતાની જવાબદારી પર છે મનુષ્ય ને દુઃખ છે બધા મૂવા દુઃખ છે અણસમજ ના દુઃખ છે ભય બેભાવ दुख बनेली रामचंद्रीन ते, बने ते तो भाव तो रिहर्सलूज थे જવા આપી સારું તમે જવાબ આપવો જ આવડો છે પૂછવું જોઈએ પૂછવાનું આવડું જ જોઈએ ખરેખર એવું કે કાયદો તમારી ઈચ્છા વગર મરવાનું કોઈ ના હોય સાહેબ તમારી સિગ્નેચર મારે છે તમારી સિગ્નેચર તો મારે મરણ જોઈએ છે પણ લોકો મારણ માટે હાલ થાય ને ત્યાં માર નહી આપડે ગઈ કે રાતે કેમ બોલતા પોતાની સજોરી કેમ નથી તમારો કોઈ ઉપરી તમને પણ બોસ લાગે જ્યાં સુધી જ્યાં સુધી આ વાત ના સમજાય ત્યાં સુધી સ્વીકાર કરવો જ પડે त्या सुधी तो बॉस नो स्वीकार करव पड़े लगे क्या बोत लगे ज्यादा मनुष्य नो स्वभाव नो स्वीकार करो पड़े ठीक है मनुष्य नो स्वभाव मनुष्य नो स्वभाव ज्यांधी आत ना समझाए સ્વીકાર કરવો જોઈએ વાર્ષિક સત્ય નથી એમ ભાઈ વાર્ષિક નથી પણ માનેલું સત્ય વ્યવહારથી માનેલું છે ને તે મરચું રાતેમસે નાખેલી ગાડવો ના પડે મરણ નાખીએ મારું ઊંટું પુદાપુદ કરે અને આ બધા લોકો ભાઈ ની દીકરી ઉભી હોય લઈ જતો હોય તો મીઠ્યા કેમ બોલે હગા ભાઈ ની કોઈ ઉઠાઈ જતો મીઠ્યા કે દીકડે એમ પાથર પડે એવું વાત બીઠા બીઠા હોય ને જગત રિલેટિવ કરેક્ટ છે અને ભ્રમ રિયલ કરે છે પણ વિનાશી સત્ય છે એટલે વાત આપડે સમજીએ તો નિવેડો આવે નહિવેડો કેમ આવે અને બુદ્ધિ આત્મા કબૂલ કરે એ વાત હોય જોઈએ અમે તો એવું કહીએ કે અમારી વાત વાર માં તમારું હાથમાં કબૂલ કરે તો તમારું તમને કેમ શાંતિ થાય એ મારો ગુજરાડા નીકળી જાય બધા મારી ઉપાધિઓ ઉપાધિ ઉપાધિ નાનો છોકરા ચિંતા કરે હંકાર જાગેલો છે મોટી ઉમે હંકાર જાગેલો આવે કૃષ્ણ ભગવાન ક્યાં છે जीवतु सोचना करे ने करे पर तो तो छोड़े क्यों छोड़ा बेबी એટલે સંજોગ ભેગા થાય એ પૂર્વ નો હિસાબ છે એ પ્રમાણે સંજોગો ભેગા થાય બાકી સંજોગો બધા ભેગા કરી કો? હું સાયન્ટિફિક સ્પેસ આ ટાઈમ બીજા કેટલા બધા સંજોગો ભેગા થાય તારે આપડે વાતચીત થાય તો મેળ પડે લગ્ન કેટલા સંજોગા થાય આપણે મેં કર્યું પૂછવું પડે છે એવું મેં કરી છે ને ત્યાં બાર પડે ઠંડા જવાની શક્તિ કરી ભાઈ તમારા માં આવું કેવું પડે છે કોઈ ડાક્ટર નું નથી કોઈ ડાક્ટર ન નથી ફાકી મારો છો ત્યાં થતો નથી તકે ધંધા તમને તમે રોજ ખાલી આવી ગયો જેમ છે સંસાર જોઈતો જ હોય તો ઇગોઇઝ કયા કરવો પણ ઈગોઇઝમ કરો તો સારા નું કે દાણા કાર્ય નું કરવું ખરાબ કાર્ય ના કરવું શું અને જો છૂટવું હોય તો ઈગોઇઝમ બંધ થાય વાળા ખરીક અમાથી છૂટવું હેન્દિવેળો લાવવું હોય ઘણા પ્રશ્નો ગપુ નથી આ પેલા થઈ ગયેલું છે તે થાય છે પણ હવે એને કરવું શું છે મનમાં નક્કી કરવું જોઈએ કે આ ક્યારેય પણ ના ખાવું જોઈએ પણ એમાં શું થયું હું લોકો ખાય છે એવું બોલે પછી મને ક્યાં કેમ ના ખવાય કે આવું આવું બાર થયું કેમ એમાં શું વાંધો છે ના ખવાય खाने छूट है रीगना फ्लावर खीये चमारी आपको हृदय में दुख थे ये बदा जीव छुख नहीं थतु बीव निर्जीवी वस्तुओं पर हृदय में दुख नहीं थतु खाए के कई जातना विचार एवं थे गयु मजबूत थे નિદય થઈ ગયું હોય તો વૈજ્ઞાનિક એને જો હિંમત હોય કે વાંધો નથી તો તું હમણાં કાપીને તું કાપી કાતો નથી તને તને શારીરિક નુકસાન તો નહી થાય તને क्दरती दुःख पाप तो लगे कारण करे गुड दुकान ख्याल जो खो तपा कई तारू हृदय आक्षेप करे आक्षेपेप नहीं करतु सत्व विशेष छता उपयोग करे સત્વ ગુણ વધારે છે का हृदय मजबूती नहीं ये, ये, ये, ये, ये हृदय <laughs> ने तू आ खरा हृदय असर थी तू विचार तो करो जहाँ वैज्ञानिक वैज्ञानिक रस्त आ वैज्ञान ऐसी આપડા ગુજરાતીઓ તું ના જે સત્તા ગુણી જે છે માણસો એ લોકો જયારે આવું કરે છે ધીમે ધીમે એ તમો એનું હૃદય તમો બની જાય છે छोड़ दे दुखा पाप तो तेरे लगते शारीरिक नुकसान कर પૂછ્યું દાદાજી ની શાંતિમય જીવન તો હોવું જોઈએ એ થવા માટે ઉશ્કેરે અવરો ઉશ્કેર મટવા ના છે આપડે એને કરવું પડે वानी क्या खे जाए का लगे वी बोले हबेल हबेला तार वाणी बंद थी जाए निव आशीर्वाद फड़े पास લઈ શું તુર છે રિવાજ કેવો છે આપડે હસી ગયા એટલે આપડે છે પ્રકાશ આપે છે જેટલો ગયેલો પ્રકાશ આનંદ સહિત પ્રકાશી આપે છે ભગવાન હાજરી હાજરી છે હાજરી બીજું બધું મિકેનીઝમ છે મિકેનિઝમ છે આપડે કહીએ પેટ્રોલ નાખીએ ના ઘરે પ્રગટ થયા છે તે ભગવાન છે શું છે હું એ જવાબદારી લઉં નઈ હું શું કરેલો મારા ચાર ડિગ્રી ઓછી છે ત્રેસો છપ્પન ડિગ્રી ભગવાન હાઈગ્રી હું કહી દઉં છું રોકડું જોઈ ને ઘણા પણ મળે તો પેલી પી દવા સમજ ને કઈ હારી તાજી દવા દવા વાસ પછી પી નઈ મને એક્સપાયર્ડ ભગવાન પ્રગટ થયા અમે પડ્યું નહીં ઉડી ગઈ છે મનમાંથી આયા ડોલર લઈ ગયા ને અમારે રાગે કશું પડ્યું નઈ જાય છે લઈ ગયા કે છે જાણવા જેવું છે બાકી અત્યાર બધું ધર્મ તો બહુ બધા ધર્મ જવાનું ધર્મ જાણ્યો હતો ધર્મ તો ગયો નહિ ઉભો રહ્યો ધર્મ ક્યારે થાય ધર્મ ને જોર્મ ઉભો રહ્યો પૂરતો વધતો જાય છે ફૂલે છે અધર્મ અને વિજ્ઞાન बदी जातना कोई जीवन जीवा जीवन जीवन जीवन जीव प्रॉब्लम सोल्व न शांति शांति कई पूछ नहीं को के को के, तांती के, ने? को के, के को कारण नक्की कर प्रमाण लाये छता મગજ ફાટે છે કે ભાઈ ને ચાર રૂમો હતી મુંબઈ માં મુંબઈ માં ચાર રૂમ હતી એના એના મિત્રો આવે કે કોઈ બે રૂમ વાળો કોઈ ત્રણ રૂમ વાળો કોઈ એક રૂમ વાળો એટલે આ એના મિત્રો મોટો ગણે કે ભાઈબંધ હતો તેને લોન લઈ અને સોસાયટી મકાન પાંચ રૂમ નું અને પછી રસોડું જુ करी, ता भाई बंद बोलायो से भाई बने वाई बहु गया वाई बहुत जो आप चार पॉचे छोरूम હા આપડે તો બે સોફા છે જૂના થઈ ગયા છે અને નવા કેવા સરસ દેખાય છે નવી ડિઝાઇન કેવી સારી છે તો કહ્યું ને તો બધા રગર કોને કેવાય કે ખાવામાં એકલો ભાગ ખાવા પડે ને દાળ ના હોય તો એ કેમ કઈ બે જરાક દુઃખ છે પણ તે પેટ ભરવા પૂરતો અનાજ ભાત તો છે ને કપડા પડ્યા હોય ટાય દુઃખ કેવાય હરીફાઈ માં મોટા થવાનું દુઃખ છે શું છે પેલો આવ્યો તેને ઈનામ અને બીજા અફી અફીર મરી જાય પણ ઈનામ નહિ એટલું જ ઓછું હું અમદાવાદ વધુ દુઃખ જાય એવું બતાવો પછી પછી બોલાવજો નહીં ને સુખાયો ને કાયમ ના માટે સુખ જોઈએ રવિવાર બે દિવસ ત્યાં સુધી એમ આપીએ કાયમ નું સુખ ચિંતા ચિંતા નહી છે એમ કે તમે ઘર બધા થાય ને ઘરમાં હોય એટલે હા એટલે તમારા ઘર ના બેીએ બીજી જગ્યા હોય ત્યાં આવે તો ખોટા મળશે આવી નહીં મળે બધાને એક દીકરો એક દીકરો જોડે છે હા જોડ્યા બીજા ને બધા દીકરા ના હોય પછી નહી પડે નામ લખાય ત્યારે મજા આવે છે दुख नींता उपाए भाई आत्म ज्ञान कर આત્મ જ્ઞાન શું તમારું નામ શું જગુભાઈ જગુભાઈ ખરેખર જગુભાઈ છો ઘર પણ આવીલ હોય અમે તો સાચું ક્યાંય ખોટું કહીએ ના પણ તમને શ્રેણી ખબર ના પડે હું જગુભાઈ થઈ प्रश्न सोल्यूशन आकेला काले तब प्रश्न ना सोलूशन लाया लन अवतारू भानी जो ये भान हो तो आवड़वाई नि,